સ્વામી અરે સ્વામીએ વાત કરી સ્વામીએ એક દિવસ શિવલાલને ગાડીમાં બેસાડીને કહ્યું છે તારા મનમાં એમ જાણે છે જે મેં ગઢડામાં મૂર્તિ પધરાવી ને ભાવનગરમાં રઘુવીરજી મહારાજને પધરાવ્યા એ કામ બહુ મોટું કર્યું પણ તારા જીવ સામું જોઉં છું ત્યાં તો અડધો સત્સંગ રહ્યો છે ત્યારે હાથ જોડીને કહ્યું જે હા મહારાજ પછી સ્વામી બોલ્યા જે આવા સાધુને મૂકીને જે જે સુખ ઇચ્છવું તે તો જેમ એક દિવસ ગાયનું વાછરું છૂટીને ગૌશાળાએ ગયું ને જાણે જે દૂધનું સુખ લઉં પછી તો ત્યાં પોઠિયા ઉતરેલ તે જ્યાં મોઢું જાય ત્યાં પાટું ખાય તે પાટું ખાઈ ખાઈને મોઢું તો સૂજી ગયું પણ દૂધનું સુખ આવ્યું નહીં પછી પોતાની માં આવી તો એ ધાવવા સમર્થ ન થયું તેમ આવા સાધુને મૂકીને બીજે સુખ લેવા જાય છે તો તો પાટુઓ ખાધા જેવું છે કેમ જે આજ્ઞા ઉપાસનામાં ભંગ પાડશે ત્યારે આવા સાધુ પાસે નહીં બેસાય જેમ ગાયનું વાછરું ગાય પાસે ન ગયું તેમ એમ કહીને બોલ્યા જે આમને આમ બે મહિના સુધી વાતું કરીશ ત્યારે મોરે ભગવાનમાં જીવ જોડાણો હતો એવો જોડાશે એવો સ્થૂળ ભાવ આવી ગયો છે ને આ વાતું તો ભગવાનમાં જોડાવાની છે સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે સ્વામીએ એક દિવસ શિવલાલને કહ્યું જે આજ ક્યાં ગયા હતા પછી હાથ જોડીને કહ્યું જે આજ તો શહેરમાં ગયો હતો પછી વળી કહ્યું જે એક રસોઈ લઈ આવ્યો છું પછી સ્વામીએ કહ્યું જે રસોઈ કેવી ત્યારે શિવલાલે કહ્યું જે સોનું લઈને બીજે દીધું તેમાંથી દોઢસો રૂપિયા રહ્યા તેની રસોઈ ત્યારે સ્વામી બોલ્યા જે એ તો ઠીક પણ સોનું લેવાનો સંકલ્પ થયો પણ કોઈ દી સો કરોડમાં ઢૂંસા લઈને કમાણી કરીએ એવો સંકલ્પ થાય છે ત્યારે કહ્યું છે ના મહારાજ ત્યારે સ્વામી બોલ્યા જે મોટા સાધુની સમજણમાં તો મહારાજની મૂર્તિ વિના પ્રકૃતિપુર સુધી ઢૂંસા જ છે પણ કાંઈ માલ જણાતો નથી તમે એટલી ઘડી આવા સાધુના દર્શનને વાતું મૂકીને શી કમાણી કરી એમ કહીને બુદ્ધિનો ડોળ ટાળી નાખ્યો સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે એક જને પ્રશ્ન પૂછ્યો જે ગોલોકને મધ્યે જે અક્ષરધામ છે એમ સંપ્રદાયના ગ્રંથમાં લખ્યું છે તે કેમ સમજવું પછી સ્વામી બોલ્યા જેની જેવી સમજણ હોય ત્યાં તેણે અક્ષરધામ માન્યું હોય તેમાં કેટલાકે તો બદ્રીકાશ્રમને અક્ષરધામ માન્યું હોય ने केलाके तो श्वेत द्वीप ने अक्षरधाम मन हो के तो वैंकुंठलोक ने अक्षरधाम मन हो के तो गोलोक ने अक्षरधाम मन होने महाराजनो महिमा जड़ा है तेने जैम अक्षरधाम समझाए तो प्रथमन त्रेसठमु मतना मत वंचने कहू जुओं ने महाराज लखी गया है कि जेम झीणा मच्छर होने मध्य कीड़ी हो मोटी देखाए ને કીડીને મધ્યે વીંછી હોય તે મોટો દેખાય ને વીંછીને મધ્યે સાપ હોય તે મોટો દેખાય ને સાપને મધ્ય સમળા હોય તે મોટી દેખાય ને સમળાને મધ્યે પાડો હોય તે મોટો દેખાય ને પાળાને મધ્યે હાથી હોય તે મોટો દેખાય ને હાથીને મધ્યે ગિરનાર જેવો પર્વત હોય તે મોટો દેખાય ને તે પર્વતને મધ્યે મેરુ પર્વત મોટો દેખાય અને તે મેરુ જેવા પર્વતને મધ્યે લોકાલોક પર્વત તે મોટો જણાય તેમ ગોલોકને મધ્યે અક્ષરધામ છે એમ સમજવું પણ કાંઈ એક હાથીમાં ગિરનાર પર્વત આવી ગયો એમ નથી અને બીજા અનંત પર્વતને મૂકીને ગિરનાર પર્વતને ગણ્યો છે ને બીજા અનંત પર્વતને મૂકીને મેરુ પર્વતને ગણ્યો છે ને બીજા અનંત પર્વતને મૂકીને લોકાલોક પર્વતને ગણ્યો છે તેમ અનંતધામને મૂકીને અક્ષરધામને કહ્યું છે પણ કાંઈ ગોલોકમાં અક્ષરધામ આવી ગયું એમ નથી ને બીજા ધામની તો અવધિ કહી છે પણ અક્ષરધામની તો અવધી કઈ નથી એ સિદ્ધાંત વાત છે સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે અમે જે જે આજ્ઞા કરીએ તે મહારાજની મૂર્તિ આપીએ પણ જેને જ્ઞાન નહીં તેને એ વાત સમજાય નહીં ને મહારાજનો ને મોટા સાધુનો એક સિદ્ધાંત છે મહારાજને તો પોતાની મૂર્તિનું જ સુખ દેવું છે પણ ઐશ્વર્યનું સુખ આપવું નથી કેમ જે જીવ ઐશ્વર્યાર્થી થઈ જાય તેમજ મોટા સાધુનો પણ એ જ મત છે જે મહારાજની મૂર્તિને વિશે જોડવા છે પણ વિષયને વિશે ને દેહને વિશે જોડવા નથી અને જે વિષયને વિશે જોડે છે તે એકાંતિક નહીં અને જે ઐશ્વર્ય વિશે જોડે છે તે પુરુષોત્તમ નહીં તે મર્મને તો પ્રહલાદે જાણ્યો છે વિષયને આપે તે ભગવાન નહીં અને જે વિષયને માગે તે ભક્ત નહીં તે માટે જેને ભગવાન નિષ્ઠ થો હોય તેને મહારાજની મૂર્તિ વિના બીજો કાંઈ ઈચ્છવું નહીં એ સિદ્ધાંતવાદ છે એમ કહીને બોલ્યા જે આ ભગવાન ને આ સાધુનું રૂપ તો સિદ્ધિઓ પણ ધરી શકતી નથી કેમ જે એ તો અકળ છે ને બીજા અવતારનો રૂપ તો સિદ્ધિઓ ધરે છે પણ આ પ્રત્યક્ષ મહારાજ ને આ પ્રત્યક્ષ સંત તેનો રૂપ સિદ્ધિઓ ધરતી નથી જેમ જે રાજા ગાદી હોય તેનો વેશ તરગાળો કાર્તો નથી તેમ સ્વામિનારાય રે સ્વામીએ વાત કરી જે મહારાજનો ને મોટા સાધુનો જે રદગત અભિપ્રાય જાણવો તે તો બહુ જ કઠણ છે તે તો ક્યારે જણાય તે એક કલ્પ સુધી જો મુક્તાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી તથા કૃપાનંદ સ્વામી એવાને સેવીએ ત્યારે જણાય પણ તે વિના તો જણાય જ નહીં એ સિદ્ધાંત વાર્તા છે ને તે વિના જે કાંઈ આપણને જણાય છે તે તો શ્રીજી મહારાજની ને આ મોટા સંતની દ્રષ્ટિ વડે કરીને જણાય છે ને તેની દ્રષ્ટિ ક્યારે થાય તો દ્રઢ ધર્મ હોય તથા આત્મા પરમાત્માનું અતિ દ્રઢ જ્ઞાન હોય તથા પંચ અતિશય દ્રઢ વૈરાગ્ય હોય તથા પુરુષોત્તમ ભગવાનની મહાત્મ્ય જ્ઞાને સહિત અનન્ય ભક્તિ હોય તેને માથે દ્રષ્ટિ થાય છે પણ દેહાભિમાની માથે દ્રષ્ટિ થતી નથી ને તે વિના કાંઈ દ્રષ્ટિ જેવું જણાય છે તે અંતે નહી જ રહે એમાં કાઈ સંશય નથી